બધી રીતે ખરેખર નઈ દાડા ખબર લાગે આવે આપણે પણ જોયું છે સભામાં વિરોધા પાઠ અમુક જગ્યા એ સભામાં વિરોધા પાઠ માન ખરુંબ જ એવું એવું માન ખરું જે આપડે એ બરાબર છે અનુકૂળ નામ કેવાય પછી વિરોધાભાસ તારીખ ના મળ્યું હોય ત્યાં સુધી વિરોધાભાસ જ્ઞાન પછી ભરેલો મારે એટલે વિરોધાભાસ નીકળ્યો નીકળી ભરેલો માલ પણ હવે અભિપ્રાય નો એ તો અભિપ્રાય બદલાઈ ગયો નિંદા ના થાય ને એવું નિંદા ના થાય એવું ચે હું બઉ ચેતુ આવી જેમ આપણે લોભ ના બે જ છે માલ નું રક્ષણ ક્લોઝ કરે છે બે રક્ષકો છે બે ગુરખાસ્ત કરે એવું લોજ નું લક્ષણ જો ક્રોધ કરતો હતો જાય અને માલ નું ક્રોધ પણ એક દિશા બોલી બધી દિશા માં આવેલો બધી દિશા એક બાહુ નહિ થઈ ગયેલું મોહ ના કરતા નું કરું છું ડું છું બહાર નથી પડે વાત કોઈ લાગે આપડે આ બધી કેટલીક વાતો નથી બહાર પડી અને જે બાબત ની મેમરી તે બાબત ને રાગદેશ અમારે સંસારની મેમરી ઉડી ગઈ રાગદ ઉડી ગઈ મેડી ગઈ દાદા આપડે બે દિવસ વધારી રવિવાર મળી ખારો લાગતો નહી હોય દાદા ઘરમાં નીકળી ઘરે વાત મીઠું બોલે ખારું પાણી કે વધારે ખરાબ લાગે મથા નો ભાગ થઈ જાય એવું ખારું અધિકાર નથી લોકો એ સંસારમાં લેવા દેવા નથી વ્યવહાર નથી સંસાર ના એક જ મંત્ર સાધુઓને એકલા ને જ બોલ આપે અને આપડે બોલાય છે ત્યાં ભેગા બોલવા આપડા લોકો એક બોલે છે ને ફળ આપતા નથી અને આજે આજે આંદન કોને મારે જા લોકો મારી જીવાજી ને હાટકું તો અલખા થાઉં તો નમસ્કાર નમસ્કાર છે તો થાકો તમે નાકોન તો આઈ માના યાર ચલવામ જો જે આવતો રો કાં દી ના ઓલા ના છે નમો દીધાર નુ ગય લાને તો ને લોકો માર્ગ પ્રવર્તા હોય માર્ગ અરે માન્યતા ખોટી છે અત્યારે પ્રત્યક્ષરી અંત કોણ હિમંતર સ્વામી ને મારી ને ભગવાન ને મારે ઉલ્લેખ છે એટલે આપડે ઈચ્છા છે આપણા ઘરના માટે બહુ સારી નથી એટલે પ્રત્યેક નિરો કેમ મારો કરી શકે બોલી જગવાન શું છે મય પ્રગટ થયેલા છે આ દેખાય છે તો જ્ઞાની પુરુષ છે ભગવાન સંપૂર્ણ આપણે અમારે ત્યારે અમે જ્ઞાની તરીકે રહ્યા છીએ અને સંપૂર્ણ છે સંપૂર્ણ રાત્રે તમારા જેના પર ત્યાં બોલવાનું બોલો અત્યારે બોલો છે દાદા નું દક્ષા હું તારી ત્યાં બોલતા રાત્રે સિને જોવા તું ખતર અને આ પેલું ધારે જોખમદારી અમારી જાઓ આઠસો પાંત્રીસ ટકા મેં ઉપર સોલ ભાવ ત્યાં છે રમેશભાઈ પટેલ વિતરાગોની કેરી એક જ છે અને તે નિર્ભય વાળા એટલે ભાઈ ના હોય આજના દર્જન બંધ થઈ જાય તો દીકરી ના માર્ગ થાય તમારે કોઈ જે ના ભાવશો દેટ માં અને પ્રેમ વાળું આવે આ ના જાય તો સારું એક નવા માંગે એકને ગતિ બીજા પાંચ બીજા કામ ના છો હાથ હડાઈ ગયા પાડે બે તમે શું કહો આવો તો આવો માથે પડ્યા છે જયારે આયા છે તો આપણું મન બગડી જાય લઈને આ દબાણ છે ને મન બગડી જાય ખરું પણ આપડે આવું ના હોવું જોઈએ અને પાસે કોઈ ખાનદારી બતાવી આપડે ગરીબ ના હોય ને સરિવાની કોણ આ બધું હા આ બધું મનુષ્ય હા ચા મન બગાડવું જોવા ના મન બગાડી નીકળ્યું કંતા આવે રાત ના રોજા ને એ રોજ રોજે નાગાય નાતા તમને અપમાન કરે છે એ તમારા કરના ઉદય કરે છે કરના ઉદય તમારો છે એ નથી કરે તમા થાય છે જગત માં કોઈ દોષિત છે આપડે જઈને છો ને અગિયાર ના કર્યો પછી આવો થાય છે થઈ જ ના થાય તો આથી શું મોટી વસ્તુ તીર્થકર સભા શું કહ્યું રાતો મારી વાર પર છે ને ભાઈ ના વાઈ એમના માસી ના દીકરા ના વાઈટ છે દર્શન માં આવવું દર્શન માં આવવું એ ઉદય કર્મ ને અધીન છે રસિક ભાઈ પૂછે છે આપે કીધું ને કે અમને દર્શન આવે છે અને અમે બોલીએ છીએ અમે એવું उदयकर्म अधर्म अधिकार बद उदय ज्ञान दर्शन चारित्रता કારણ જેને જો આગળ રાષ હોય તે બાબત ની બહુ યાદગીરી હોય અમને યાદગીરી રાત તમે જોયું છે ને એના માલિકી માલિક થઈ ગયો ને તો બોલ્યો કેકર બોલે છે તું સાંભળું છું આ ટીઆર એ રસ્તા છે તમે જોતા જ રૂમ નાતા જ શું આપડો વ્યવહાર આવો થાય વધ લક્ષા કરો ને કે આ જ મતલબ કરવા દીધો આલુબ હેલ જમકો દબાન કરું તને એ દબન કરી સાબાન નિકળ સુધી દે આવી ગઈ ઓયના ઘરે ગઈ એને બેલેન જઈ તબરાને આયું સુદિના પાઠ ના હે નમન ના બાળકીઓ વાણી પોઈજન ના હોય બાકી નું કોઈ બોલનારા નહીં વાણી બધી વાણી પોઈજન ના હોય વાણી હું આમ કઉ છું હું બોલ્યો નથી હું આવે તો કઈ જ એટલો છે ને સ્વ પુર આવવા માટે કઈ એવું એની કઈ મચ્છર એવું કશું હોય છે હીરું પડ્યા પછી હોમ માં જ્ઞાન જોશે કેવું વિતરાગો નું જ્ઞાન નિર્ભય બનાવતા પછી સ્વપુરસાદ માં અમારે કઈ રીતે આગળ વધુ આપનું અમને ભેદ વિજ્ઞાન પ્રાપ્ત કર્યું હવે આગળ કઈ રીતના પુરસાદ કરવો પુરસાદ તમે આજ્ઞા આપીને એજ મોટો પુરુષો અને પોતે પુરુષ થયા પછી પુરુષ અને પ્રકૃતિ જુદી પડી જાય પુરુષ અને પ્રકૃતિ જુદી પડી જાય પુરાણ પુરુષ પુરુષોત્તમ ભગવાન કહેવાય પોતાપણું પણ ના હોય આ દેહ એ પોતાપણું ના હોય શાદી નહી ભ્રમચર પૂરા નહીં હોદી બાદ ભ્રમચર કા કંટ્રોલ કરે પુસ્તક દેતા ભ્રમશિર કા કન્ટ્રોલ હો ને પછી આ વસંતભાઈ ને પરમ દાડે બધું ચોપડી બતાવી શું શું મરાઠી કરેલું છે બધું વાતો કરી પછી મેં કઉ કઈ તમે માર્ગદર્શન અમને કરો કરીને કે દાદા આજ ને આપે તો પછી નહી તો આ બહુ ઉપયોગી દાદા વાળા નથી મારી ચોપડી તો કાઢવાની છે છ મહિના તૈયાર થઈ ગઈ છે ચોપડી લઈ આવ્યો ને લાવજો ખરેખર બઉ ઉપયોગી છે દાદા હાજી હાજી छ महीना थे कम्पलीट कर अपना एक मस में ज्ञान लीध त्राख रूपया पकड़ी पा, ली थी दुकान ने मैं क्यू हम क्या छापाई कई जन मदद करो क्योंकि नहीं मार बीजे व्यापार भी कर तो सारू हा मधर हा गई कल मू मेरी मधर ने लई आई बहन ने भी लई बदाज एकदम आस कारण दादा अत्य मैं बराबर આપણે આશીર્વાદ આપણે હા છે ઉમર આપી મે થર્ટી સિક્સ હોય થર્ટી ટુ થર્ટી ઉપર ફ્લોર જાર કે જા સકતા જાને સમજાવો વો કરો થોડા થોડા પાંચ દસ મિનિટ એક મ बोलता, बोलता कि साथ, साथ में नहीं ये तो है कल कर कर रहे, हैं। कल सुब, कल कर रहे हैं। कल मुझे वैद्य सब मिले थे चल चल जन बोलवा दादा भगवान एक बार एक विधि कर सारी थे દાદા બધા સમાય કરવાની જરૂર નહીં ને એ પેલી સમાય નથી કરતા આપડે કરાવીએ છીએ ને એવી કરે છે રોજગારી છ મહિના સુધી મેં કર્યું કે અમુક વ્યક્તિ ને માટે આપણને હોય થાય એની ભૂલ આપો છો ને પ્રમાણે અમુક વ્યક્તિ માટે ને કઈ કઈ આટી હોય તો એ વ્યક્તિ માટે કે પ્રતિક્રમણ છ મહિના થી રોજ કરું છું એક એક કલાક છતાં હજુ એકદમ સુધારો નથી થયો દાદાજી એટલે મને બહુ સારા છે તો આ સુધારો નથી થયો છતાં એમાં કઈ સુધારો નથી થયો એટલે મારી શ્રદ્ધા ડગી જાય છે શ્રદ્ધા લાગે શ્રદ્ધા લેવાનું કારણ નથી અમુક વ્યક્તિ આજ્ઞા નહી પડતો ચીકણી ફાઇલ છે જેનું પ્રતિક્રમણ કરો છોકરી ફાઇલ હા એવું જ લાગે પ્રતિક્રમણ કરું છું એનું ફળ નથી મને આવતું એમ હ પ્રતિક્રમણ કરે છે એનું રિઝલ્ટ નથી આવતું રિઝલ્ટ ના આપવું જોઈએ પૂરું થાય ડુંગળી થોડું ડુંગળી ડુંગળી દેખાય કેટલા થોડા વાળી તમારી ફાઇલ છે એ લાખો હજુ લાખો એ ફાઇલ ધીમે ધીમે ઓછી થઈ મોડે થી આવે અને કોઈ નવા આવે તો બધા આગળ નથી અહી તો પરમ વિનય છે અહીં કાયદા વાયદે ના હોય મોડેથી આવ્યો જગત આખા હોય અહી નો પરમ વિનય નો કાયદો પાડે કે એ લોકો શું કે લાભ લઈને બેઠા જ લાભ ના લીધો હોય ત્યાં આગળ બેસો અહી ગોદાવો ના હોય મારા માણ હોય અથડામણ ના હોય ઉપાધિ ના હોય ચિંતા ના હોય કશું ના હોય તે આ માર્ગ બરો આવે ઇન્ડસ્ટ્રી ના ડાયરેક્ટર છે મારા મિત્ર નું હૃદય પરિવર્તન સાચી વાત સમજતો ના હોય એવી વ્યક્તિ નું હૃદય પરિવર્તન થવું શક્ય છે હા બધું શક્ય વાત ને હૃદય થયું પરિવર્તન થયું હોય તો પીડી જાય ઉડતું શું એટલે હમઝણ બગાના ને હૃદય કારણ કે ભગવાન હમઝણ જોતા નથી એટલે બુદ્ધિ જોતા નથી હમઝણ ના છે હમઝણ એ તો સેજે હોય માણસ મને માત્ર બુદ્ધિ ઓછી હોય તમે સમય તમે જે વાત કરો છો એ બુદ્ધિ ની છો તમે આ બુદ્ધિ મારા છોટો નથી એ ખ્યાન બુદ્ધિ ને બુ નથી બુ હોત મને તો બુ કેત મને એ બુ કે થાય ફક્ત હૃદય પરિવર્તન ને નુકસાન કરનારી હોત બુદ્ધિ બુદ્ધિ ને હૃદય ને પાર હોય એટલે આપણું હૃદય પરિવર્તન જેવું કહો ને થાય વચ્ચે થાય એવું શંકા છે બધા સભ્યો એકમત હોય પણ એક જ કોઈ વ્યક્તિ એવી હોય કે જે છે તો આ બધા ની હોય અને એને પોતાને એવો પ્રિજુલિત હોય કે પોતે છે એ પોતાનું સાચું લાગે એને બીજું કોઈ તે કરે નહી હવે એવી વ્યક્તિ કે સોસાયટી કામ છે એ છે તો વર્ષો વર્ષો સુધી લંબાયા કરે આવી સમજણ વાળી વ્યક્તિ હૃદય પરિવર્તન થવું શક્ય છે ખરું બધું શક્ય એને વહેલું શક્ય થાય અને મારી પણ હાલ એક જ કલાકમાં શક્ય કર્યા શું તમારો દિલ લગી નથી કે આખો દાડો બાર ફટકતો ફટક કર્યા કરતો ગૌરી દિલ લગી બહાર નીકળે નહી બાર હૃદય પરિવર્તન આપનું કેવું બરોબર છે પરિવર્તન થાય છે એ વાત હંડ્રેડ પર્સન થાય નાય પણ થાય એવું એવું નથી કે થાય છે નિયમ ને પણ એવી શંકા રાખવા જેવું નહી થાય ના થાય જ્ઞાની પુરુષ મળે ગમે નિમિત્ત બીજું મળે તો બઉ સારી મળે તો પટેકો બંધ થઈ જાય ને જ્ઞાની પુરુષ મળ્યા છે દિલ લાગ્યા એવો પુરુષ મળી ગયો ને તો દાદા સુટતા જ નહિ મુસીબો કહે દિલ લગી આવો શું કે છે ભાઈ ધીરજ રાખી પડે આ દુનિયા માં શું ના થાય કેવાય નહી ઘણા માણસ કે છે કે મારે ઘેર માં છોકરા ને છોડીઓ માં કોઈ દડો નથી પણ દા આ પરિવર્તન ને કઈ ઉદેશ છે આ પરિવર્તન ને કઈ ઉદ્દેશ છે આ પરિવર્તન ને કઈ ઉદ્દેશ ના આ પરિવર્તન ઉદ્દેશ ઉદ્દેશ આ પરિવર્તન થી જ એનો મોક્ષ તરફ રહી રહ્યો છે પરિવર્તન ના થાય થાય જ નહી એટલે અનાદી પ્રવાહ થી છે આ પ્રવાહ એટલે પરિવર્તન ક્ષેત્રમાં આજે આ ક્ષેત્ર થતું કાલે આ ક્ષેત્ર માં એસી માં મિલ માં હો તો અવતારમાં પંચ્યાસી મઈલ આયા હોય સર એટલે મહી બધા યાદ કરે આવી એસી મહીલ પર જે તમારી પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ તમારા મગજમાં સંસ્કાર અને પંચ્યાસી મહીલ માં સ્વીકાર કર્યો એ પ્રમાણે આપડે મન ભેળ પડતો નથી આજનું જ્ઞાન અને પેલાનું જ્ઞાન પડતો નથી એનું આ ઘર્ષણ છે જગત એટલે આ ઘર્ષણ પૂર્વ ને હાલનું જ્ઞાન બેનું ઘર્ષણ એનું નામ આ સંસ્કાર બરાબર નિરંતર ઘર્ષણ ચાલે તમારી ઈચ્છા આવી હોય અને જ્ઞાન કે આવું ના થાય ના બને આજનું એનું સાબડ્યું હોય લાંચ લેવા જેવી વસ્તુ નથી અને એને લોચ લેવાની ગમતી હોય ઘર્ષણ થાય કે બીજો એક માણસ કે છે જેવા સંજોગો બધી પસાર થઈ ગયા તાર લોત નહીંગલા બધા વડવેલી કરવા માંડ્યું નઈ એટલે એની શ્રદ્ધા ફરી ગઈ તો સારું લેવી જ જોઈએ ખરી તો ખોટું છે બધું એટલે શ્રદ્ધા ઉઠી ફરી નથી લેતો અને શ્રદ્ધા ફરી અને જ્ઞાન એવું મળ્યું એટલે વર્તન ફેરવવા ગયો તું લઈ લે લઈ લે લઈ લે તું જશે ના થાય સંસ્કાર પેલા અને મળ્યું છે એવા જેને ભાવ થયા ગયા છે એ આવતા ભાવ માં ક્રાસ નથી અને લોસ નથી લેતો અને કે લોસ તો લેવા જેવી જ છે સારી એ આવતા લોસ આવતા ભાવ લે છે શું પ્રગતિ મળી આ રૂમ છે સાત આઠ રૂમ છે માણસ આવ્યું તમારું કામ થી સાડા અગિયાર એ કાંતિલાલ ભાઈ કાંતિલાલ ભાઈ ઘરો તમે શું કરો ચાલે અત્યારે હું આ બધા એટલે ગયા સંસ્કાર ના ધાર્થ માતા બોલાવો તો અને નવા સંસ્કાર કેવા ભરું છો અત્યારે કઈ શું ખાવા આવ્યો ત્યાં રહેવાના છે રેવાથી તું હાય હાય કરું પાછળ પાછા કે ના ના બધા થોડી થોડી ચા થોડી થોડી ચા સંસ્કાર પેલા એટલે કાર્તિક એવું માં કેવા આવ્યો છું સીધું કરું જો આમ એને બોલાવાનું છે તો એનું પૂરું કરી નાખો હા એ પૂરું ના થાય એવું બાજુ હું કહું છું કે ખરા વિચાર તમને આપો સંપૂર્ણ છે પસ્તાવો કરવો કરવા કામ ના હોવું જોઈએ એટલે ભૂસાઈ ગયેલો ભાવ જે ભાવ તો દુષ્મકાળના દબાણ ની થાય આપણે પૂછી નાખવું જોઈએ આપ સમજો ને આલોચના પ્રતિકોળ કામ પૂછી નાખો જોઈએ બસ શું ખોટું છે ના દબાણ થી બધું ખસે થાય દબાણ છે પણ રસ્તો ખોવા કાઢ્યો છે ને રસ્તો ખોરી કાઢ્યો ના થાય કાંધીને સતત જાગ્રત રહેવું જોઈએ પડે જાગ્રત રહેવું જોઈએ જાગ્રત રહેવું પડે અને જાગૃતિ રહે તો થાય એટલા માટે હું પડે પડે જાગૃતિ આપું છું બધા હું તમે જાગૃત કરી આપું પછી કરશો જાગૃત ના હોય જાગૃત ત્રણ ચાર કલાક રહ્યું હતું બીજું તો જે છે બાયત ના માથાકુરી કરતા હતા કરતા જતા જે ફ્રી ઓફ કોસ્ટ મળે એ બાય પ્રયોગાર મળે ગાડીઓ મળે છોકરીઓ સારી મળે છોકરા સારા મળે કપડા સારા મળે એ બાય ધંધા સારા મળે નફો સારો મળે પણ જાગૃતિ તો મળે ને જાગૃતિ શક્તિથી જ મળે ને પાપો અને પુણ્ય પુણ્ય અને પાપ એનું આવરણ હોય છે તે આવરણ ખી જાય તો જાગૃતિ વસે અમે ભસ્મીભૂત નાખીએ છું એટલે તમે બીજા છે જાગૃત જાગૃત રહો ચોવીસે કલાક ચોવીસે કલાક ની જાગૃતિ રહે થાય નાબૂદ થઈ જાય ના ગ્રંથિયો નાબૂદ નહીં કરવા ગ્રંથિયો બધી મન ની હોય છે મન હું તો કર્મ જે આવરણ છે આત્મા ઉપર તે આવરણ ભેદક વાણી બોલવાથી આવરણ તૂટી ને એટલે ગ્રંથિયો તો મનની હોય મનની ગ્રંથિયો જય સત્ય અને ભાવ મન કઈ ક્રોધ માન માં ભાવમન ની ગ્રંથિયો અને દ્રવ્યમન ગ્રંથિયો છે આપે જે કહ્યું ને પાપો બસ્તી ના આવરણ પછી જાગૃત થાય એમાંથી તે વખતે અજ્ઞાન થતી જાય જાગૃતિ ઉત્પન્ન થઈ જાય પછી આ તો ત્યાં ના થાય આ તો ત્યાં થાય જ નહીં